તમે તમને જ્યાં ઈચ્છા પડે માટે અને આ સ્થળ એવું છે કે દેવા જેવું મારી ઈચ્છાથી કહું છું તમને જ્યાં ઈચ્છા પડે baabaa baabaa ramde ji raade rahe haazir ho ju laga taali baali bol ju તમારે ખાલી એટલું જ બોલો રાખી બોલો નથી પણ ચાલીસો ટકા ફળફળ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 No, problem. no, no, no. અરજી તુતિયા ગના પત શેખિયો सुनड़ी ઈશ્વર ને યાદ કરવાનું આમાં રહી અને યાદ કરો ને તો જ ઈશ્વર આવે બાજુ આમ કઈ રે નહીં કરે હા રસ્તા બહુ મોટો છે આપણા બાલ બધા મોજ કરાવો ને પછી બધા નું મોજ કરો અને આવે અને પાણી પાવો મોજ કરો ભાઈ આ એની મજા છે પણ વાંધો નથી એમાં કઈ હું છું હું ક્યાંક જન્મ તો આમાં બાબત પછી આવે આ તો આપણે મજાક કરીને ઓળખી જાય તમને તમને ઉપડી હોય પાછી આપડે બધાને હાડા બે વાગે ઉપડી અરે અઢી વાગ્યા મોડી મોડી ઉપડી ઉપડી પણ તમારો દીકરો આવું ગાવ મને ક્યાં શોખ નથી આવું ગાવાનો પણ તમે અહીંયા વરસો છો એટલે હું ગાવું છું તમને ખુશ રાખવા માટે ગાવું છું બની ગયા હોય ને એ પીડ થાય મોરત ભૂખણો ને માં સાગર સાગર ભૂ